લાયકાત તો દાદા પાસે બધું થઈ જાય એવું છે ભક્તિ જે પરમ ભક્તિ જે ઉભી થાય એવી રીતે ઉભી થાય જ્ઞાની પુરુષ પ્રત્યે કીધું કે જ્ઞાની પુરુષ માં તું પ્રત્યક્ષ પરમાત્માનીશ સુધી પરાભક્તિ ઉત્તમ નહી થાય આ બધું આપણું બધું જોયા કરીએ છીએ લગ્ન પણ જાઓ છો ત્યાં આગળ પાછા બધા ને સાથે વાતો પણ કરો છો પછી વ્યવહાર ના અંદર મારું આ દેરાસો કામ ચાલે છે તેમાં કોઈને એમ કહો કે તમે લોખંડ ખરીદો આ કરો તે કરો હવે આ બધાની અંદર જે બધા જૂના પરિવાર લઈને આવ્યા હોય કે આપણા પરમેશ્વર બુદ્ધિ દીવધારી પરમાત્મા મળ્યો છે તેને પરમેશ્વર બુદ્ધિ એમાં એ પરમેશ્વર જ મળી ગયા છે દાદા બરોબર છે પણ મારી સાથે મારા મિત્રો કેટલા એવા છે કે જેને મેં કદું ઉભા રહો તમારે તો એવું કીધું છે કે તમારો તમારે જો પ્રગટ ની પાસે જશો તે અંતરાય દૂર કરવા માટે મને એવો અંતરાય છે નહીં વ્યવહાર આ વ્યવહાર છે પૂર્ણત્વ નથી પૂર્ણ કેવાય આજુ જેને જે આત્મા સહેજાત નું સ્વરૂપ એટલે વાતરવું નહીં એટલે વાતર્યું પોતપોતાની રીતે જ પરિણામ નીચે નીચે રૂપે સીધ થાય નીચે નીચે રૂપે સીધો થાય સંસાર ના કાર્ય માં ત્યાગ વધતો હોય તો અધોરા છે કઈ પણ દાખો સંસાર જ્ઞાન અડેલી નડેલી હોટેલ માં એટલું જ જે ઉદય આથી હોય કેવું હોય ઉદય નવું ના કરે જય હવે જોતા જોતા આવ્યું નહીં બધું હેલો નહીં ને તો હોટલો થાય એટલે જઈ જાય સમજણ નથી નાની પૂરું પરમાત્મા કેવાય દેખ જાય પરમાત્મા કેવાય નામ ના જાયું ત્યારે તો પરમાત્મા મળ્યા છે એ ભાવના થી કહ્યું કે જ્ઞાની પુરુષ દેહ પરમાત્મા છે ત્યાં નહીં માનો ત્યાં સુધી તમારું પૂર્ણ કલ્યાણ નહીં થાય છે દર અસર સમજાવી વાસલ માં સંસારી રહ્યા હોય જ્ઞાન માં પરમાત્મા દેવા હોય આપણા સંસાર માં દર અસલ સંસારી દેવા હોય જ્ઞાન માં પરમાત્મા હોય ભગવા જાય શું થાય માલ મોકલે કરે બધું બહો હો લગ્ન તું તે વખત આપ જાય બેઠા હતા અને એક અડધો પોણો કલાક આપની સાથે ત્યાં આગળ મળ્યું કે વખતે આવું જશ જે જોવા મળ્યું હતું એટલે થોડો કઈક વિચાર આવતો હતો શરૂઆત આપની પાસે આવ્યો ત્યારે દાદા આવું બધું કેમ કરે છે પણ પછી થી એક શ્રદ્ધા હતી કે દાદા ની નવ વાતો સમજાય છે તો આ દસ ની વાતો સમજાઈ જશે આપવા સમજાઈ ગઈ તમને બધા બંને બંને સારી જ રસ થાય વિજ્ઞાન છે એ તમને તમે પૂરા નહી પડતું દસ એને ઓળખાવું જોઈએ દાદા કરે એવું બુદ્ધિ દાદા ન હતી ને આ દાદા નું ફોન કરી લીધી બુદ્ધિ કહેવાય ભાવ કરેરા ભાવ ઓછા હતા ખરા પછી ભાવ છે બની ગયા પછી કે જાણું છું કે લોકો બધા માગવા ના પડે તમને આ રીતે થાય પરમાત્મા પણ જતું નથી અને એમાં જગત આપ્યું જગત કંટાળેલું છે રાજભાઈ ઉત્તર છે આ પેલા સુધી તેથી શ્રીમદ આત કહ્યું છે ને કે બધા ના ચરણમાં તમે આમ હોય પણ નાની કોઈ ના ચઢમાં મોટો તેથી ચરણ જે ના આવ્યા જ્ઞાની પુરુષ ના ધર્મ પ્રત્યક્ષ પ્રત્યક્ષ જબરજસ્ત જ્યાંથી લીધેલા જ્યાંથી કેટલી ખોટ વાળા લોકોને રેલવે રાગે પડવા મુશ્કેલી તીનંદે હતી પડ દ્વારા પહેલા તો રા છે લે કોરી કરી કરી મારે એમ તો દાદા રા કે આ કે રંગ કોરી કે કોરી થઈ ગઈ આકો દાદા પડી ના બહાર આ કે આકો લપસ પાંદો બહાર આ કે દે કે એમ તો મજી સમાજ થી આવા તો કોરી કરી ગઈ કોરી તો કરી જ તો વ્યવહાર માં જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર ના હોય ત્યાં સુધી સંપૂર્ણ આત્મા પ્રાપ્ત થાય સ્વરૂપ વ્યવહાર માં સજાત્મ સ્વરૂપ કોઈ કોઈ દખલ નહી ગામ ના થાય દખલ નહીં કોઈ કોઈ નહીં દખલ એ જ નહીં પોત પોતાના કાર્ય હું થાય જય સચિદાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આખા દસ લાખીદાર ત્યાગ કરવાનું છે ત્યાગ કરનારો અહંકારી આમાંથી ના થાય કેનારો અહંકારી આમાં થાય કેનારો અહંકારી આ બધું અહંકારક છે આ પૂર્ણપૂર્પ સવાલ થાય છે બધું જ સરકાર ની સરસ્ત્ર ક્રિયા આપડે જ્ઞાન આપ્યું છે ને વિત દ્રષ્ટ થઈ જાય છે પછી વિતરાગ થાય વિતરાગ ચાલુ થાય છે આપ્યો છે ત્યાંથી શરૂઆત થઈ વિતરામ કેવું થાય કેમ બોલો કેમ નથી બોલતા આ રીતે થઈ ગયા પછી જ્ઞાન પુરુષ મળ્યા ને ત્યાંથી જીતે દેશ કર્યા પછી જેમ જેમ ફાયલો નિકાલ થતા જાય હોય ની સીટ ના હોય આખા બ્રહ્માડ ના માલિક હોય માલકી બધો માલિક છે અનંતક્તિ અનંત અને જ્યાં સુધી હા અમારે છે થાય અમારે છે ના થાય એવા જ્ઞાની પણ જ્ઞાની અધૂરા કેવાય શું કહે ત્યાગ કરવો જોઈએ અહંકાર અમાર થી અપાતું કાર્ય ના થાય એ બધો અહંકાર ચાર પ્રકાર ચાર ડિગ્રી કમી છે એટલે વિતરાકતા ઉદય નાધીન જ ઉદય યાદી ઉદય યાદી આ જે વ્યવહાર ભાગ છે ઉદય યાદી અને નિશ્ચય બાદ એને જ્ઞાતા વ્યવહાર ભાગ જે પોતના રીતે લોકો આમ નઈ કહેતા કે ભાઈ અમારે આમ નઈ કરવું અમારે આમ નથી કર્યું એના બોલે બધું ઇતિહાસ નો રહી જશે ને ધંધો લોકો ને ખાતરી થશે ત્યાંથી છે કે અત્યારથી છે સાટીઓ વરા છૂટી ગયા સાટીઓ છૂટી ગયા કશે આડે એરિયા છે ને ઓ મે કેતો કશે આડે એરિયા છે એટલે ને પડે આ સર કેરા વાલે આ એક કસાયા સામાડે જોઈએ એક કસાયા સામાડે જોઈએ દરેક મનસો પર સાધુ આધાર્યો કથાય ને સત્તા ના આધાર ભરત એ તો આજે બધા ધંધા કરતી જગત આખું કસાઈ રહ્યા આપડે હિન્દુસ્થાન બારનું છે ત્યાગાય આપડે પણ હું તો ફાયર મળે આધીન કથાય ના આધીન પણ એમ ના મક્ત કથાય ધીમુક્ત થાય ને સૂર્ય ફરે છે વિજ્ઞાન એમ કેવું છે સાધુ સાધુ કે સૂર્ય ફળે છે અને પૃથ્વી અટલ છે અને જયારે આપડા એના વિજ્ઞાનીઓ કે છે સાયન્ટિસ્ટો એવું કે છે કે સૂર્ય અટલ છે અને પૃથ્વી ફરે છે આદિવાસી વાળા બધું સંસદ છે અતલ કોઈ વસ્તુ થયા ના લોકો એક લખી જાવું આ જગત માં સંસદ છે બધા ચંચળ ગતિ કરનારું ના ગતિ કરનારું બધા ચંચળ છે દા દાદા એમનો પ્રશ્ન એવો હતો એમને પ્રશ્ન છે કે આમાં ફરે છે કોણ માલ નથી રાઉન્ડ જ છે ના બોલ જેવી નઈ થોડોક બે મધ્ય લોક માં છે શું છે અને મધ્ય લોક આ કેવાય છે એમાં પંદરે લોકો મધમાં આવી ગયા મધમાં આવી નીચે બધા હાથ પાકા શાંતિ સદ્ધતા જેવું દેખાવ્યું અમે કહ્યું કે અમે અમે જેમ જઈએ છીએ તેમ સુરત સૂર્યનારાયણ આતંકતો નથી જેમ જેમ જઈએ છીએ જે દેખાયું કરે છે વિજ્ઞાનીઓ તો દાવો જ કરે છે કે શક્તિ કરે છે અને સૂર્ય સ્થિર છે એ લોકો પોતાનો દાવો કરે એ દાવો કરે છે એમને દીધા આમ જ છે કાયમ વડે ને કાલે ફેરફાર થાય તો આ દરેક વિજ્ઞાન ફેરફાર થઈ રહ્યું હશે કોઈ પણ વિજ્ઞાન અમુક હદે પૂરું થઈ જાય છે એવું હતું નથી દરેક વિજ્ઞાન એને આગળ આગળ વસ્તુ જ જાય તો વિજ્ઞાન એટલે જાણવું આગળ આગળ એટલે આ વિજ્ઞાન જગત ને નાશ કરનારું છે બાહ્ય વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન સત્તાણું ડિગ્રી હોય તે જરા કાચવું પડે નવાણું ડિગ્રી નાશ કરનારું હોય જગત ને અઠ્ઠાણું ડિગ્રી હોય ત્રણ થી બાહ્ય વિજ્ઞાન કામ જીવવું ભારે અમદા અમેરિકામાં લોકો વિજ્ઞાનીઓની પાસે તો મારો અમે શોધખોળ કરી વિજ્ઞાન ની જરૂર છે આજે જવું છે તો લઈ ને બેઠા એટલા બેઠા હોય કે મળવું મુશ્કેલ છે આશ્રમ વિજ્ઞાની મળવા મુશ્કેલ દર્શન થવા મુશ્કેલ છે દર્શન થયા પછી વિસ્તારે મુશ્કેલ છે બહુ મોટો પૂછાય કેવાય આશ્ચર્ય કેવાય અગિયાર નું આશ્ચર્ય ઇલેવંતસારમાં બેઠા બહુ આપે छता दुपयोग कर शासन कर એ પહેલા તો અમે સારા જતા ને ધર્મ ધ્યાન કરતા હતા પછી આ લોકો શાસન કર્યું સ્વતંત્ર થયા એ પહેલા તો કે છે બધા સારા જતા ને હિન્દુસ્તાન માં અંગ્રેજો આપડી ઉપર આવ્યા ને શાસન કરવા ત્યાર પેલા તો આપડે બધા સારા જતા ધર્મ ધ્યાન કરતા હતા જ્ઞાન કોઈ દિવસ એવો સારો નથી આવ્યો જાય નઈ આ તો કસાય ને આથી જીવો કસાય ને આથી નિરંતર કસાય ને એક પણ એવો ફરી કહ્યું છે કસાય ને આથી ના દેશ માં રાજસ્થાન માં सत्ता नहीं कचाय कचाय हुक्म करे बचा करे कसाय हरकत हो એ તો દેખા દેખાવા માં દેખાવા માં દેખાયલાઈ ના પૂરી પૂરી જ છે કેટલાક ભોળા હોય કેટલાક સીધા હોય કેટલાક બદમાસ હોય બધું ઘોડા ભાજ ઘોડા નાના મોટા કોઈ નોળો ગોળો ને કોઈ પચી લો હોય અંદર તો પૂરેપૂરું હું તો ધર્મ કરું છું તે શીખવાય કચાયો શીખવાય છે આ પ્રતિક્રમણ કરલા કઈ નહીં થોડું સારી વ્યવહારિક વસ્તુ અથવા ધાર્મિક ધાર્મિક માં જાય તો થોડું ઘણું એને બહાર કરતા કઈક સારું મળે મંદિર જાય મસ્જિદ જાય સ્થાનક માં જાય કે કોઈ બીજા દેવી દેવતા કઈક સારું એના મળે માણસ છે તો મંદિર માં કે દેવી દેવતા કે અહિયાં બધા આવ્યા છે કસાય ને આજે અહિયાં આવેલા છે બધા કસાય ને દોરી આ આપની પાસે આવે છે આ કચાયો કચાય કેવાય અને કર્મ બંધાવે નઈ તે ઓલવાઈ ગયેલા કચાય આ બધા ઓલવાઈ ગયેલા કચાય અને ગાળો દેવો માર મારે તો કશું હતું ને મારનાર ના હતું કે એવું તો દાદા નથી આ બધા સાચી વાત આ ઘરે નથી ઉતરતી હોય છે તમારી પાસે નથી લાયો ગું બોલ્યું છે રાત ના ગું રાત્રે મને થોડું ટેમ્પરરી લાયસન્સ મળેલું બોલાયા હતા અનુભવ યાદ આવ્યો આપડી પાસે હું આવ્યો તે પેલા જ્ઞાન ને લીધું તેને આગલે દિવસે સત્સંગ હું પેલી વખત આવેલો અને તે વખતે આપે મને પૂછેલું કે ચિંતા થાય છે ત્યારે મેં એવું કીધું દાદા સંસાર માં જે હોય ત્યારે ચિંતા તો હોય જ સંસાર માં રહેનાર માણસ ચિંતા મુક્ત હોય છે ચમચા છે પછી અમે એવું બોલાય તો નહીં એટલે પછી આપે પછી ભાનુબેન કરી ના તેમને પૂછ્યું કે ભાનુબેન તમને ચિંતા થાય છે એટલે તો એકદમ આપણું વાક્ય પૂરું થયું અને તરત બધું ના દાદા મને ચિંતા થતી નથી એટલે મને લાગ્યું મેં આ જરા મોટા પ્રકાર નો પછી ચિંતા સંપાળ માં હોય અને ચિંતા ના થાય એમ કેવી રીતે બને આ દાદા પછી આપે કઈ આગળ વાત નહીં ચલાવી બીજે દિવસે જ્ઞાન લીધું દાદા અને બીજે દિવસે જ્ઞાન લીધું અને જ્ઞાન લીધા પછી આ અંગૂઠા વખતે શું કઈક થયું तो दादा मैंने लगे के हूँ दादा ने चमचु मैंने मैरा दीक मैंने कीधु थोड़ा दिवस पे दादा तमने दादाए तमने तार मैंने कीधु भाई बुध हूँ तो भले हो तो मैंने जवाब ना પણ એને જોયું પછી ચમચા ને ચમચી તો નહીં એટલે દાદા ઘણી વખતે હમક તો બોલતા ભગવાન નહી બને ભગવાન કુંભાર નહીં હૈ ડ્ર સાઇન્ટિસ્ટ ક્રિટર સર મેં બોલાય નોટ ક્રિટેડ ઓફ દિઝ તો બોલે લાગા કે હાઈ ભગવાનને બોલાયા હૈડ ઇઝ ક્રિએટર ઓફ દિઝ વેલ આપણા મતે મુસ્લિમ દુનિયા વિજ્ઞાન છે ભગવાન ચેતન નહી હે દુસરા તત્વ હે છત્વ હૈ સના છત્વ હૈ તત્વ સનાતન સનાતન તત્વ આપ્યા હો પૂરા તક તો સબલો અવસ્થા કુ જાનતા અવસ્થા અવસ્થા વિનાશી હોતી અવિનાશી હોતા તત્વો કે જે અવસ્થા હો દત્વો નહી દીખાતા તત્વ બતા દેતા તત્વ જાણે કે પ્રયત્ન કરનામ બતાવ બ્રાહ્મણો કર અમે ખુશ થઈ ગયું કૃષ્ણ ભગવાન એમની જોડે વાત દીપક ની વાત થઈ હશે એમણે એમ કયું કે આત્માવત સર્વ ભૂટેશું એવી દ્રષ્ટિ જો મળી જાય તો કામ જ થઈ જાય મરતી નથી કે ભૂત સિખાતા એ આંખ થી ભૂત સિખાતા હૈ વાળા અંદર ક્યાં છે આ સાબ કાઢા હા તો મો સુ જાયે વો અંદર આડી મે ડાલ દેતા હે દીવે تک ઊભો થાય દીવે تک હવે કે કાલે આવશે ડાળે કે ક્યાં આઈ છે તો ગુલાબ દે રાંતા નથી હમસા રહો તો ગુલાબ ઉલેર અપન હો તો અમે બેઠે હૈ હા સક્કર કરીએ ને અમારો બે કલાક અમારે બગડે અભડે ખરો બધું બે કલાક અમારે બગડે એનું ચિત્તા વાડીમાં હોય કે આગ્રેજો કેમ ભેગતા હતા આ લોકો થી આ પહેલા ભેગતી ઓફિસ માં હોય ને કહી રાખે જો આનો અહીંયા કરેલો કાગળ હોય તો મારી પાસે એ કઈ ના આપજો મને ના કે અંગ્રેજીનો રાજી ફ્લાય પાંડારી બે પ્રજાતિ એકાઈ કોકણસ્ટ બ્રાહ્મણ હતા અને એક કતે કે ઉમરેજના ઉમરેજના બ્રાહ્મણ હતા કેવા આમ ટીકે ગામ થઈ કે રે તાકી વાય થઈ થઈ જાય સકેન થઈ લે પ્રો સિગ્નેચર દુનિયા દેનું ચાલ લે એ વો સોની ગામ પર જાય મેં તો ये तो साधारण मराठी बहनों के डायरेक्ट नहीं 100% आड़ा-गड़ा बात है हमें यहां स्टार्ट अप आगे लगाना तो है नहीं इसमें बाजू का वही इंस्ट्रक्शन है फॉरमेंट कंट्रोल है अच्छा और वो इलेक्ट करेंगे तो 무슨 से बात नहीं चलेगी बाद में बाद में काम दी वगैरह माने सुना ना नहीं नहीं नहीं। नहीं। एक रानी की बुद्धि एक हमारा नहीं है और सब बुद्धि वाला थे लोग बुद्धि नहीं तो व्यवहार कैसी चले थे બુશન કરતા કરતા બુદ્ધિ નહીં એટલે બુદ્ધિ નહી ક્યાં આપતી હાટ બસમા જાતી બસમા બતા ये बुद्धि का काम यही है लो बेटा लो बुद्धि कांदा है पापा ने लॉस बता रहा हां हमारे हमको नहीं है पापा भी लॉस नहीं है हम बोलसल करती रही हां कोई मसला खाली लकी है वो तो बातें ये प्रॉफिट और सर्विस में जाके जिंदगी कर कायते बेरो है क्या रहे सारा प्रॉफिट मंत्री बड़े करो प्रॉफिट पति लगे गाइस अच्छा प्रॉफिट तो हां वो आएगा जो बुद्धि है कब पता लगेगा क्या आपका બુદ્ધિ નહી બુદ્ધિ બુદ્ધિ જ્ઞાન મેન્સ વુદ્ધિ તો જ્ઞાન અહંકાર સહિત અહંકાર સહિત હોતા હૈ બુદ્ધિ બોલા જાતા હોય બરાબર જો જ્ઞાન અહંકાર રહિત હૈ જ્ઞાન સર અહંકાર રહી સમજ નહી આતા સમજાતું અહંકાર રહી મેં જાનતા હું મેડલી સબ્જેક્ટ હા હા ખુદતા ક્યાં બોલતા બુિ બોલાશાંત બોલા બુદ્ધિ જ એક સૂર્ય કા પ્રકાશ આરી સમય લેતા હરીસાતા બધિજન નહી હૈ આત્મા હા અંકા ચેલે જાય તો બુદ્ધિ ચલી જાય છે બુદ્ધિ ચલી જાય છે